Guru Param બે હજાર એકતાલીસ ના સોમવાર તારીખ ચાર ત્રણ ઓગણીસો પંચ્યાસી શરૂ જીવરાજભાઈ બેઠા અને મંજીભાઈ જેમ નચાવે એમ નાચે મંજીભાઈ નચાવે એમ નાચે છે લાંબે કાળે સાધુ સંતો નો થયો ત્યારે કહ્યુંને અરે રાજા તું છો એ તો એ લોકો છે તું માનો રાજા છો તારું થયું થાય તો હું વાત કરું મારે અનુકૂળ રહી માનસ પ્રાર્થ દરેક દેહ જ્યાં જ્યાં થયો ત્યાં તું ભેડો ને ભેળો છો અને કોઈ વાત માં હોય તો તું તારું હોય કરે એટલે હું એ મહા પાડું છું એમ કયું. છે આ દે હે જરાક મારું ધાર્યું કરું કઈ નઈ નવરા બેઠા હોય ને ત્યારે પ્રભુ ના ચરણ માં વૃદ્ધિ રાખી ભગવાન જન્મ માં બધે તારું કહ્યું કર્યું આ એક જન્મ માં મારું કહ્યું કર્યું એટલે ભગવાન હુંબારી બીજા ઘાટ છોડી દે પાછું વાત ન્યાય નહિ હતી ભગવાન અંબા ધ્યાન કર ભગવાન ના ધ્યાનમાં જ્યાં જોડ્યો ત્યાં ઊંડ માં વૈયા ગયા પણ ધ્યાન ન કર્યું ધ્યાન ભગવાન નું એ જાણે મારે ક્યારે મારું જ ઘર માં ભાંગે મારું ઘર ભંગે પોતાનું એવું કોઈ કરવા દે એટલે મિથ્યા મધ્ય વિયદમ ધંધા પછી આ કરે પેલો મત માર્યો ઈચ્છા મધ્ય સુષણ નાના નાડી માં એવું વળી ગયો પણ નતમ તમ થયેલું ભગવાન ના ચરણ ને ન હંભા મારું ઘર ભાંગવા બેઠો હું મારું ઘર ભાંગવા દઉ તો જન્મ રહ્યું ઘર ભાંગ એમને ઉભા રે તો મારે સાંભળે ૃષ્ણા નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમા પછી નાના શિવાનંદ સ્વામી એ પૂછ્યું હોય તે કેમ જણાય છે અને ઈર્ષા ઇત્યાદિ શત્રુ એક એ પ્રકારે કરીને નાશ પામે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગ નો અતિ દ્રઢ પક્ષ હોય सत्संग न पक्ष, पक्ष हो वि જેનો જેને એવો સત્સંગ નો પક્ષ છે અને જેને સત્સંગી નો પક્ષ ના હોય અને સત્સંગી સમય તો ગમે તેઓ સત્સંગમાં મોટો કહેવાતો હોય घटे कोई, जे। कोई रीते नहीं पड़े ભગવાન સમગ્ર સંત ને કેમ રહે પછી શ્રીજી મહારાજ પેલા છે જેવો શિવાનંદ સ્વામી ના પ્રશ્ન ઉત્તર કર્યો છે તેવો સત્સંગ નો જેને દ્રઢ પક્ષ હોય तो तेने कहता भगवान संशय दृढ़ विश्वास हो सत्संग अचल कह फर नहीं बीजा प्रश्न न नो उत्तर ये चार जेन अक्षर बनो ग एम जानी ने सर्वे एत रहे। जेनी पासे रहो तेने मुकी ने बीजा पासे जाए। ते ते कोई ने एत रहे नही पे સ્વામી એ પૂછ્યું છે ભગવાન તો અક્ષરા પછી શ્રીજી મહારાજ પેલા છે અક્ષરાતી અક્ષરાતી મનવાણી થકી પર કૃપા કરીને એમ ધારે છે મનવાણી થી અગોચર છે એની દયા કરી ને આવા સમજ ભગવાન થોડા પણ જીવના કેવળ દયા કરી ને પોતે પ્રત્યક્ષ પ્રગટ થાય છે આ જીવ એ સમજતા હશે ઉપર દયા એ કરીને દર્શન દે છે આમાં તો આપડે દેખતા નથી એટલે કઈ વાંધો નહીં એવું મહિમા દેખાતો નથી એમ કે આ અરાત પર કે છે બીજી કેમ બને હજી વિશ્વાસ નથી ના બદલે કે શ્લોક ત્યારે હું બોલુ છું ગુરુ શિષ્ય ના સંવાદ નું છે પણ કોઈને ખબર પડવા દેવી નથી તમારા બારી ગામ છે બોલાવી શું તમને આ ચરુર છે સેવાની કોઈ નતું એટલે ગુરુ એકલા માથું હલાવી ને કેવા મીંડ્યા શિષ્યોને બોલાવી મંદ એ અહીંયા જો આવે મારી હામું જશે એટલે મને ઓળખી જશે હા કે દેહ છોડવાના થયા એમ ઓળખી જ અને મારે રેવું નથી આ જેવા ગુરુ જેના હોય ને શિષ્યા વેદ ચિંતિત કાર્ય મારું જે ધારેલું કામ છે તે આદેશ માં રહેવું નથી મને ઓન કરે એમાં હું કેવાનું કહી એવી સ્થિતિ મેળવે એની વાત થાય અંદર નું જાણતા હોય છે એવા શિષ્યો કેટલા સમર્થ હશે રાત્રિ દિવસ એક જ દ્રષ્ટિ હોય કે આપણો ઉધાર આના વળીએ છે નિશ્ચિત થઈ જાય પછી બીજી તરફ કરે જ નહીં એક જ આંખ હોય અને ગુરુ દેહ ત્યાગ કરવા ના છે તો મારા કાર્ય માં વિઘ્ન કરશે એટલે છોડવા નહીં દે આ શરીર ને ત્યારે શિષ્ય ગુરુને રોકી રાખે એવા સમજ शिष्य मैं नापण करते हो नहीं आवे सामर्थी વિનંતે ચિંતિત કાર્ય કાર્ય મે તિષ્યા વિનંતી ચિંતિત કાર્ય મે સ્વામીન મદે કસરણ કેવા છે જેનું વિશેષણ આપ્યું મદદરણા મારે આધારે જીવે જ નહી તો જો હું જામ લઈ વડાય બધા મજા થાય હા સ્માયલી બા શબ્દો એમ કે સ્વામી મદ કસરણાર કરી શકે આવા હોય ત્યારે બરાબર દેખાતું હોય બીજા નું ન દેખાય એને શક્તિ આવે એ શક્તિ ના તો હું મારું શરીર છોડી દઉં કોઈ છોડે ગમે એવી જ્ઞાન ની પડકારા મારી ને વાતો કરે અક્ષરધામાં એ નજીક દેખાય એવું પણ શરીર છોડવાની ઈચ્છા કરે કોઈ શરી છોડવાને ઈચ્છે નહી શિષ્ય જાણવાનું ઈરુ ને ત્યાગ કરવા ઈચ્છતો જ નથી હા છોડવા નો સામે ક્યાંક એવું મજાનું બતાવ્યું છે એ સાધુ નઈ મહારાજ એની વચ્ચે વાત હે લાંબે કાળે આપડે બધા સત્સંગી ખરા અને સાધુ ખરા પણ આ બતાવે છે એવું હશે હેલો પડદો પડી ગયો પોતાના નાથ ગુરુ જઈને આવડવા જેવી એવું કોણ હોય દુર ભાઈ જોઈ અમારે શું સમજવું ખરી ને એ આપડે બધા સમજવાનું છે ને દૂર અમારે ગોંડલ પુરાણી સ્વામી આપડા ગુરુધામ માં ગયા ને બે ત્રણ હજાર માણસ હતો સ્મશાન રાજકોટ ખબર પડી ગઈ હતી ત્યાંથી બહુ આવ્યા આજે અમારા સાધુ હતા આપણે સાધુ રડીએ બરાબર નહીં કોક ને બીજો વાસ થાય સ્વામી નાનંદાજી પાસે આવીને કોકે કહ્યું કોલેજ ના હતા ભાણાભાઈ મોસાઇ અને અહી હતા અમરતલાલ કામદાર બે જણા એકદમ સ્વામી સ્વામી શું કરે બે મને બોલાવશો નહી મારું હૈયું ભંગી કે હું રડું તો ફરક દેખાય હું પડખે બેઠો તો પણ નાનો પડવું થયે પણ મારો હાથ પકડ્યો એટલે હું એકદમ ઉભો થઈ ગયો આખો હતો આટા વાળો ત્યાં ગયા ત્યાં જઈને આમ બે ગયા મને તમે ગયો ઉદાસ થઈ પછી તો બે પાંચ અત્યારે ઉજળ થઈ ગયો હોય ને એવું હું દેખું છું સ્વામી બાળબોપન્દાજી ધામ માં ગયા ત્યારે હું વેળો પણ આટલું દુઃખ મને લાગ્યું ન કારણ કે કોક કોક દેખાતા આજે આ બધું શૂન્યકાર છે એટલે દેખાય આપણી આ કેટલી થઈ જાય હું તમને દેખું તમે મને દેખો ને દેખાય એમ કેવું છું સ્થિતિ એટલે સંબંધી નો રાખ એ મા બીજા સાધુ આવે ને પછી બીજા આવે ને હરિભુ થાય બઉ ખરા બીજી દ્રષ્ટિ આવતી છે એ દ્રષ્ટિ જ ખોવાઈ ગઈ છે સમજતા તો હશો હું કમિશ દેહ ભાવ જ માલિમાં ગોઠવાઈ ગયો પર ભાવ જરાય ન આવે જયારે પર ભાવ ન આવે ત્યાં લગી પર થવાય કેમ પર ભાવ આવ્યા વિના પર થવાય કેમ એ ભાવ આવ્યા વિના પર થવાય કેમ શંકરાચાર્ય પોતે બેઠા અને ઊંજા ને દેહ આ શંકરાચાર્ય ના શિષ્ય ના શિષ્ય એટલે બોલે છે શંકરાચાર્ય મહારાજ ગયા તમારા શિષ્યો ને ખબર નહીં તમારો હવે રહેશે નહી સમજી નહી રહ્યો છું એ જો હોય તો મને જવા નો દઈએ મને જવા નો દે એ શબ્દ ક્યારે બોલાય મૂલ્યા એટલા સમર્થ હશે તઈ ને ભૂલ્યા એટલા સમર્થ હશે એવા છે કે મેં ચિંતવન કરેલું ધારેલું એને જો જાણી જશે તો મારા કાર્ય માં વિઘ્ન કરશે માટે એને અત્યારે કોઈ બોલાવવા હવે વિચાર કરો કેટલી ઊંચી સ્થિતિની વાતો હશે નહી હોય દીકરો કયો એવો હોય કે જેને શરણે આવ્યો અને એ શરીર છોડે અને આ જીવે તો શરણે આવ્યો જ કેમ કેવાય શરણાગતી સમજાવતા શરણાગતિ આપણા કેટલી આમ બઉ ઊંડા વિચાર કરીયે ને હે સોમણ રૂ નો ઢગલો હોય એમાં એક અર્થ પુણિ જેટલાય નહી આપણે આખું માલખું બધા કર્યા છે એમાં સાધુ ઓજ લગભગ પ્રશ્ન કરે છે મહારાજ ઉત્તર કરે છે બધું એમાં સમજાવી દીધું ભાગ્યો હોય તો માથે નો લીયે નો લીએ કોરો પણ આમાં વિચારતા હશે કોણ આ મેસે આ ભાવ માં જાય જે ગાંધીજી વૈયા ગયા ગોળી ખાઈ ને બરાબર ગાંધીજીને ઓળખતા હશે ને અને જીવન બરાબર છે આ માર્ગ તો આત્માને ઓળખવાનો છે એટલે ઈ તો ગરીબ કોઈ ને આવે નહી કારણ કે નકરા દેહાભિમાની એને આત્મા નો આવિર્ભાવ થાય કે દી આ જગત ની રીતિ તો કેવળ દેહભિમાન અને હું દેહિમાન તો એના જેવું થવા જેવું અધ્યાત્મ તરીકે અધ્યાત્મ તરીકે તમે હરિ વખતો છોડ માં વિદ્યા ભગવાન ઉંબર્યા તમારે રસ્તે ચડી ગયા એટલે બધું કાર્ય પત્રી જાતું છે ને માની લેસ બધા અને એમાં ભાગ પૈસા તમને મજા હોય કાઢો લેખ નાખાવો પૈસા અને મલિભા યાવત ચંદ્ર દીવા કરે અમારા વંશ પરંપરા ના કલ્યાણ ને માટે આ કામ ફેરી આમાં તો કેવળ સ્થિતિ કરવાની વાત આવે મનુષ્ય કેમ જીવવું જોઈએ મનુષ્ય સા કામ કેમ કરવા એ વિગત પાડી નાખે આ બોલવાની ચીજ નથી તો રહેણી કરણી માં રહેવાની ચજ આવી પ્રશ્નો હતો આપડે વ્યવહારી તરત જ એના વૃત્તિઓ બહાર છે એને આપણે કરીએ બરાબર છે અને ઈ કરે બરાબર નથી એના કાર્ય માં વૃદ્ધિ થાય ને આમ તમે ઉપલબ્ધ વિચાર કરો પછી ગુરુ અથવા ભગવાન એની રીતિએ એટલે ઓલા જાણે ગમે સમજી ગયા અરે મને તું એને સમજાવનારો કોણ હે ઉનાળ વિચાર કરો એના ગભર જ નથી હું જે માર્ગે જઈ રહ્યો છું બેસી જાય પછી કરવા પણ લગભગ જેવું પ્રાણી માત્ર ને ન હોય છે આત્મા એ પાછો આત્મવિચાર બરાબર કેવાય હળે ઇન્દ્રિયો અંધાકરણ નો આ કજિયો છે એને આપડે સમજતા નથી અને ઘર માં ગંદકી નાખીએ છે કારણ કેબળું ગમતું નથી કાન ને નબળું ગમતું નથી ચીપ ને ગમતું નથી સદાચાર કેવો કે ને એની વ્યાખ્યા એને દોખી રાખી હોય ને જો હું મારા સાધુઓ બેઠા છુ સાધુઓ આપણી લાઇન ના પ્રશ્ન ગોઠવીએ ત્યાં લગી અધ્યાત્મ નો રસ્તો આમ રેજે એ તો આથી કમાર દેવાઈ ગયો વ્યવહાર માં ઉતો આટલા અધ્યાત્મ તો કમાર લાગી જાય છે બોલો ભગવાન રાજી કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ને રાજી કરવા હોય તેને તો દેહ ના સુખ ને ઈચ્છવું નહીપ દેખે બોલવાય આમ દેહ ના સુખ ને આપણે દેહ નું સુખ શું કેવાય એ મનમાં નક્કી કરી રહી છું હોય ને એ ધાર્યું ન થાય એટલે ભગવાન રહી જાય ગુરુ એક બાજુ રહી જાય અને પોતાનું કામ ચાલે બરાબર અને દર્શન પણ લોભ રાખવો નહી શનો દર્શન દર્શન ભગવાન થતા હોય અને એની ઈચ્છા નથી તો આવડો સામો નો આવે કે ભગવાન ને રિયાની રચી ન દેખી ક્યાં સુધી કેટલાય વર્ષો સુધી મથુરા વૃદાવન નજીક છે તો ગયું કારણ કે ભગવાન ની ઈચ્છા એમ એ હાલ ને જાણી ગઈ હતી ત્યારે એની ઈચ્છા વિરુદ્ધ દર્શન નું વાંચો તો આવે એમ આપણે જો ઈશ્વર સન્મુખ થવું તો આવડ બધા વિચારો કરવા જોઈએ પોતાના ઘૂંટેલા નહી હોય અંભાચારી મહાપ્રભુ એને પ્રગટ થવાનું એમાં વાંચ્યું બધું એને તાંબુલ ગોટી કાકી છે દિવ્ય ભાવે હું અહી પ્રગટીશ મને દિવ્ય રૂપે દર્શન લેવા આવ્યા એના બાપ ને એને આ ગુટી કહીને આપી આ છોકરો જન્મે હું છું હું એના લીધે બીજ નો પાછી ગૌતમ ની પાવા ગયા ત્યાં એટલે ભગવાન નું સ્વરૂપ હતું એ જ બોલી ગુટિકા આ ગુટિકા મારી એમ એને પાસ થઈ ગયા આપડે એવી તૈયારી કરવી દઈય શા માટે આ ચાલ્યા અને વચમાંથી આ ક્યાં ઢીડવાણા ઉભા થાય છે આ મને આડા વાતો કરવા ને બેઠા થાય છે ભગવાન થી છેટો પડ્યો એનો ઉદ્ધાર કે ઠિકાને એટલે બોલો અગારે માનો યાદ તમાકુ લ્યો તો અમારો નો પોઈ કે તમાકુ વિ નાનો બ્રાહ્મણ હોતો હશે હવે નવું તમાકુ વિના રજિસ્ટર થઇ ગયે એમ તમાકુ એ અમારે સાધુ નહિ એવું જો બ્રાહ્મણ નું નથી કેતો આવડા મનાય જ ગયો કે આપડે સાધુ છીએ અરે ભાઈ સાધુ હોય કેવા હોય એનો મારું કોઈ મજબૂત વિચાર કરતો નથી શબ્દ નાના એક ચીજ એ પાછર ના પાત્ર મહા મારવી તમારે કેવી રીતે હામે એમ જીવ હાવ બિચારો ગર્ભવા જેવો છે કઈ નથી સરઘોળો સમજો ને શેરડી નો છેલ્લો ભાગ શેરડીનો હાથો હોય ને એની હાકર બનાવવો ગોળ બનાવો કઈ નો બને કયું પણ એ આપડે બધા સાધુ તો ખરા પણ સરળા જેવા કેવાય એટલે આપડે બરાબર હજી માર્ગ તો બઉ લાંબો છે અને ખુબ જ અઘરો છે ત્યાં પોચવું છે એને ગરફાવું રેવાતું છે એને તો વચ્ચે ભાગ માં આવી જવું છે મોચીને ઘેરે દેશી જોડા ગામડા વાળા સિવાય પછી એમને જો પહેરેને ખોલા પડે એટલા માટે એટલે એવડો કઠે નહી પછી આમાં કોઈ વિંગડા નહી એમને મોટા થવા કઠે કોક ને કઠે પોતાને તો કઠે માથા કોક ને કઠે પણ હું તમને હા પણ એમાં કેટલાક કાચના વાસણ જેવા એટલે એનું કઈ કહેવાય નહી હાજરી હાથે રૂપર ના જોઈએ મજબૂત છો તમને ખબર કરતા હજુ કાતા છીએ તમે અમારા કરતા મજબૂત થાવ એમાં રાજી રોજ નો જવા દે ને આપે લખ્યું ને રોજ નો જવા દે ને કામ શંકરાચાર્ય નાખ કેવાની ખાતર ગાય જ છે પણ હવે શંકરાચાર્ય જેવા હશે નાના શિષ્ય છે એટલે જેવું તેવું બોલી નાખી દેતા હશે એને વાણીની કિંમત નહીં હોય બઉ મોટા અર્થ છે આપરે તો એટલો ગણક જન્મ ના પુન્યો હસીએ એટલે ભગવાન ની કથા વાર્તા બન્યું છે પાંચ બેલા આજે બચા વર્ષ પહેલા આપણા સંપ્રદાય પૂર ધ્યાન કરીને કહું મંદિરો શ્યામ માટે બંધાતા મંદિરો શ્યા માટે હજારો લોકોનું આકર્ષણ થાય એ આવે એટલે સાધુઓ હમ બેનુ ઘડતર ઘડે આટલા માટે શિવ આકર્ષણ મંદિરો હજી આવડે નવા હશે ના એમાં પાછું આને ખબર નથી મારી ગયા તોય તોય ખબર નથી પણ એ હવે કહીએ તો કેવાય એટલે કેવાય નઈ સહરાંગ સ્વામી એ મંદિર બાંધ્યા છે જ્યાં જ્યાં બાંધ્યા ત્યાં બાજુ પણ સભા મંડપ હોય મંદિરે સભા મંડપ છે તમારું નામ શું કરો દક્ષિ પાડોશ ધર્મ કયો પાડોશ વર્તો છે સ્વામિનારાયણ નો સંપ્રદાય મંદિર નથી એ તો તમે કોને મજાઓ હલો એટલે એ કરે એ મંદિર હીરા મોતી નડો બધાય એ જેવનું કલ્યાણ કરી દી એ પણ એમાં અમારે થયું શું તમારા જેવા ગ્રસ્તો એટલે ઈ બીજા કોના ચાંદી ગ્રિમાણ કર્યો અને આમાં આવી ગયા બધા એનો આજે સભા ઉજળ પીડ્યા છે ખાલી હજીબંધ આડે નાળે જાવ તો થાંભલા સિવાય હું નો સમય પેલા વાત નો રીંગડો દોડા કચતા હોય ને આમ લાકડું એક આમ લાકડું એક વચમાં રંગી ને બધે બે ચાર જીગન હોય મોચી પેલા બોલો થઇ જાય દોડો કથે જ નહીં સાધુઓનું કામ મોચી નું કામ છે જેમ કહે તેમના સંત નો જે સમાગમ એ પછી લક્ષ્મણાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે તમે સંસ્કૃત લખમણા છે માલિકા લક્ષ્મણ બોલ્યા પછી લક્ષ્મણનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ના સંત નો જે સમાધાન આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય આશ્ચર્ય આ બધા તમે સંતોષ છો બધાય તમારે અનુસ્પર નો સમાધમ છે ને આશ્ચર્ય વાળો છે એ તો માલિવા સરખો કેમ રાહો મોટું પહાડ થઇ જાય ને બોલો પછી શ્રી જે ભક્ત એમ સમજે વૈકુંગ્રહપુર તેના નિવાસી છે ને સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં એ સર્વે ધામ છે ધામ બીજે જવાનું છે એમ નથી બોલો ભગવાન નો સંબંધ હોય એવી જ ક્રિયાના સંબંધ માં આપડે રેવું એવું આપડે અહિયાં થી ભાગ હોય આમાં કેટલા વેલા ભગત છે આ છે ભગવાન નો સંબંધ છે તો દિવ્ય એ થાય અને બ્રહ્મરૂપ થાય અને જાન લગી અને માય જાણે એ તો એનું કહે ઈ કરો એ કરશ બધા એક કરો પછી નોખા ઘર નોખા હોય ઘર નું કોઈ પણ પદાર્થ બાય માં પડ્યું હોય અડે નું છે નક્કી થઈ ગયું ને એટલે અડવાનું પાસે સમજવા જેવું છે આપણે તો લગભગ દઈ નહીં નહીં તો બીજાનું ગાંધીજી એ રાયું નાગી નાખી આમાં મરી ગયા તા બધા એક થાવ એક ધાવ થાય બિચારા ભાવી ભાવમાં બોલતા ના ગાંધીજી ના ભાવ ને ઓળખો નથી આ પુરુષોત્તમ નારાયણ બોલે છે એના એકાંતિક સંતો બોલે છે એવો જીવ ભલા માટે સમુદ્રો રહે પછી પરમાત્માનંદ સ્વામી એ પૂછ્યું છે સંત ના એકાદશી સ્કંદ માં જે ત્રીસ લક્ષણ કયા છે કરે તો આવે એમ જોયું છે લેવા પડશે કે નઈ લેવા પડે આ દુઃખ માત્ર મોટી જાય જો આ રસ્તો હોય એનો સંઘ કરે તો એ સંઘ ના કરનારા પણ ત્રીસ લક્ષણ આવે છે જેવો તેવો જાડા હોય એક થાય સંત સરખો થાય છે સંત સંતને સંત કેવા હોય તમારા જેવા એમાં હોય છે ને એ ઓળખ હોય તો પછી તો એક મનુષ્ય જેવું ઓળખાઈ દો તમે એવો હારો છંદ તો ઈવડો નો ઓળખાયો ઓળખ એની ગુલામ એના ગુલા ની ઓળખાણ નથી પણ સાથી નો વર્થ એ હોય તો દેખાય ને બધું જીવ પ્રાણી માત્ર એટલે હાચું મળે એને ખોટું જ કે અમારું હાથું આ મોક્ષ માર્ગ મોટામાં મોટું નડતર હોય તો જીવ કોઈ દિવસ કબૂલ કરવા બેઠો જ નથી હું જરાક બીજા બેક આવે હરિ ભગતવાનો ભાવ થાય હું બેઠો હું ને તરત બીજું ને ત્રીજું જેટલું પગથિયું હોય ને બરોબર મનાય જાય પછી એટલે ભગત્ય બેસે જુનાગઢ માં અમારે એક સાધુ હતો સ્વામી બાળ મુકુંદાજી ની આડે બે સાધુ ભગવાન એટલે સાધુ માં પાર્ષદો માં સ્વામી છે લાંબી હોય કંટાળી જાય પછી જુવાન સાધુ હોય ને આગલો તામડો લઈને લાડવાનો મુક્તિ જીવન નામ હતું એને ખબર પડે ગાલે બાળકુ કમદા પીરસો આવવાના તરત દોડીને એનું પથ્થર લઈ ને પંક્તિ માં નો રેવા ગયા તો પથ્થર મૂકી દેખાજુ તે દિવસે અર્જન ભગતે છતાં બીજા નિરાવરણ જેવા ઘર એટલે એ હંમેશા જમીન ઉઠવી એની વળી ઉઠકે એક તો અખંડ ભગવાન ના વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાન ભજન સ્મરણ પણ કરે અને કથા કિન પણ કરે ને સાંભળે બે પ્રકારના જે ભગવાન ના ભક્ત તેમાં નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહ ખબર રહે નહિ એવો હોય તો તે કથા કિર્તન ના કરે તો પણ શ્રેષ્ઠ છે જગત ભૂલવું છે જગત ભૂલાય ગયું જેને દહ ની ખબર રેતી હોય ભગવાન ની કથા કિર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે એમાં શું કેવાનું એમાં શું કેવાનું છે મોક્ષ નો માર્ગ જગત ને ભૂખાય ગયું છે કે કોઈ પ્રવૃતિ નો કરી પ્રવૃતિ સાધુ ને હોતી છે એવા મજાના શબ્દો એને ગુખ્યા હોય એટલે કાયતી રહી છે અખ્તરડાયા ઘણા હોય અને અમને લગભગ ઘણા નો એવો મેળ આવી જાય પરોક્ષ માંય હોય મને એક ગણો કેવા વિમી આ ઉપદેશ શું હું ક્યાં જુદા છીવો પછી હું ચડી જુદ બોલે બીજો નહી બીજો નંબર નહીં લોને ઉપદેશ કરે પછી કોણ કોને ઉપદેશ કરે બસ એ પણ છે બધું ભગવાન એ પણ તમારા માં મારામાં આના માં બદલાય એને કામ હો દેવો ચિત્રા પાડવામાં આવ્યું ને બોલો થઈ ગયું બે